બંધ પ્રગટ થાય આનંદ થાય એટલે આત્મા પ્રગટ થાય કારણ કે આનંદ એજ આત્મા છે શાંતિ પણ નથી ને આનંદ પણ નથી બોલે છે આપડે પછી એને મેં કહ્યું દાદા કોણ નથી કઈ બોલ તે બોલ્યો પછી દાદાજી હવે તમે આપ્યું ને બહુ થઈ ગયું નિર્વિચાર <laughs> ભૂમિકા ah, <puntosilla> <ounits> બહુ ક્લિયર આગળ લેકિ લગતા હોય કે બાદ આઈ અન્ડરસ્ટમ દેટ અટ આઈ હે આઈ વીરિન્સ લિટલ બેટ યુ નો સમથિંગ આઈ વિશ આઈ હેડ નો you know that whatever this challenge i'm doing I you know i want him before he leaves his body okay, mumbai no, how much papa have done to bless me that this person is sincere some day you will have it i want that from him it's all i want nothing <laughs> maybe if any any janma i'll take but i want him to say yes you will have it because you you really understand this i feel that you know મને અનુભવ થાય પછી એના માટે મને ગમે તે આ બહુ ની ગમે તે બહુ એનો મને વાંધો નથી પણ મને થશે એવું તમે મને કહો એટલે બસ થઈ ગયું મારે બીજું કશું નથી પાસ મહિનો એક મહિનો બ્રિજ પરિચય સાથ રહે ક્યા પીતા નો સિક્રેટ નો સિક્રેટ જી સિક્રેટ નહીં કોઈ ચીજ સબને કાઢા પાસ હા ફિ હોયગા ફરપાઇ હોય કૃપા મિલના ચી પરિચય માં ઈસ્ટ માં જાઓ પેલો રોડ નહીં બીજા રોડ પરિચય માં આવે ને ડોલર ડોલરને uh -huh. સી ક્લાસ હોતા હે દુનિયા મે દસ હમ સો સબ જેલ હૈ સી ક્લાસ જેલ હૈ તો એ ક્લાસ જેલ હૈ તો ડિફરન્સ આપેલ થી નિકાલને કાઉન્ટ ને અમેરિકા તો એક ક્લાસ છે જેલ કે બહાર દુસરે કો બિાતા માઇન્ડ નો the the world? You know, that that you you when a child comes out of the mother's womb, why he cries? ુક્સ ટુ મી દેટ હી વોઝ એન્જોઈંગ આનંદ સડનલી હી કેમ યુ નો બાળક જન્મે છે જનતા ની સાથે રડે છે કેમ जन्मतानी साथे आनंद मूर नहीं चेके। अंदर तो के आ, नहीं नहीं अंदर तो एक जात आनंद तो, अंदर आनंद रहता है।, है तो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 બિન્સ एवरीथिंग એક્ઝિસ્ટ બટ યુ અજે મન છે મન આ મન છે તો આ વર્લ્ડ ને ક્રિએટ કરે છે મારું મન સુધી જાતું ક્રિએટ કરે મારા નાના બાબા નું સુધી જાતું કરે બેબી નું સુધી જાતું કરે તો માઇન્ડ ઇઝ અ પ્રોબ્લેમ મન ક્રિએટ નહીં કરતા થૉટ મન ક્રિએટ નહીં કરતા ઓ અજ્ઞાનતા થી થાય અજ્ઞાન અજ્ઞાન મૂળ રૂટ કો આ અજ્ઞાનતા પોતે કોણ છે અને જ્ઞાન રહ્યા પછી મન નો ટચરે તો નથી મન છે અને પોતે જ્ઞાતા છે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 મન હે ને કે ક્યાં કરતા કઈ ખરા નહી રહેન્ડ તો દસ મિનિટ પંદર મિનિટ આધા ઘંટા ભી એક જગહો પે રહેતા આધા આધા ઘટા તર કર્યા તુમને તો અભી અભી હમ મને સીધા હો ગયા નહી કટા ડાઉન હિલ હા પહેલે મરજી લે મિગિનિંગ તો અભી હોતી હોય છે મન નું ઇવોલ્યુશન હોય છે ના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 મન ખરાબ હોય કોઈ ઓપિનિયન મીઠ જ્યા હોય અચ્છા નહીં હોવે છોડ ઓપિનિયન દે ક્યા ફાયદા હૈસાિયન ઇઝ ધી ફાદર મોડે મન થી અભિભાઈ મનમાં થાય પણ બોલવાનું નહિ નહી મનમાં થાય ને જાણીએ આપડે હા એટલે આપણે જાણીએ પણ ફોકસમાં પહેલે તો અભિપ્રાય નહીં અભિપ્રાયગા કોઈ હૈમાં કુ હા દેખા સમજ ગયા કે દ હરકત નહીંટી નહીટ एक रिलेटिव में कोई सगा है तो अपने घर को आया और गजरा मो सौ निकाल और अच्छा आदमी है मगर उसने कभी ऐसा संजोक होगा रूपया निकालना पड़े दो सौ रूपया वो किसी ने देखा अपना घर में क्या देखा हाथ डालता था वो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 કે જેમ અભિપ્રાય ના ફરે આવું લીધેલું ચોક્કસ ઝાડો લેતો સંજોગો લેવા ગુજરાત નહીં ઘટતા ગી નહી ગણતા પરમાર ના પકડ્યો હતો પકડી ગયો નવો નવો દવો હતો નવો તે બગડી જાય પગાઈ જાય જે નથી પકડતો તે જ ચોર છે શું છે ના કરે સંજોગો એને કરે છે એનો ઈરાદો નથી આ શું આપી સમજ નહિ તો સબકો કેમ ક્યાત્ જગત કા તમ જીવ કો નિર્દોષ દેખતા કોઈ દોષી દીખાતા નહીં કે ચોર હૈ કે લુચ્ચા હે કે હૈ કે હમ નિર્દોષ અકેલા સચી બા નોટ રિલિટી પ્રૂફ માંગતા પ્રૂફ બતાવ ઇટ કેન બી રિયલ પ્રૂફ માંગતા હૈ બતા રીયલ વ્યુ પી સુધાર મગર જોતા જે ક્રિયા હોતી હૈ ખરાબ રિઝલ્ટ હૈકા ગુના નહીં નિર્દોષ છે ને ઉધર ભી નિર્દોષ છે બરાબર રિઝલ્ટ ગુનેગાર યે નહી આજકાગાર નહીં નિર્દોષ મેં ભી નિર્દોષ અગરિયન કરેગે તો આપીએ છીએ મન બોધ થાય છે ઓપિનિયન ઇઝ દી ફાધર ઓપિનિયન બંધ થઈ જાય બંધ થઈ જાય મારે બોલવા માં ખાતે બોલે એ વાત છે આના ભલિવા નથી એમ બોલીએ તો પણ તે ત્રીજી ના હોવું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 આપણે એનું પ્રતિક્રમણ કરીએ તો કે આ પ્રતિક્રમણ કરવાથી કઈ રીતે આપણો આપણે દોષ મુક્ત થઈ જઈએ છીએ આ પ્રતિક્રમણ કરવાથી આપણે દોષ મુક્ત થઈએ છીએ કઈ રીતે થઈએ છીએ ને ખરાબ થાય પ્રતિક્રણ કરતા રિઝલ્ટ તો આયે એટલે કો નુકસાન કર્યું આપણે નુકસાન કર્યું પછી આપણે રિઝલ્ટ છે રિઝલ્ટ નુકસાન નુકસાન કરવાનો જે ઈરાદો હતો આપડો એના માટે કામ કરવાનો એક વાત છે તે પ્રતિમાન કરવાથી ઈરાદો એથી એ તો રિઝલ્ટ આવે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 કઈ જાતનું હોય છે કે જેનાથી આપડે જેનું પ્રતિક્રમણ કરીએ આપડે એના પ્રત્યે આપણા દોષ ધોવાઈ જાય છે અને પ્યોર પોતાનો પ્યોર ફોર્મ આવે છે હોય છે ને બટન દબાવ્યું બંધ થઈ જાય પેલો કઈ દોષ કર્યો હોય અને પ્રતિ એટલે બંધ થઈ જાય સાધારણ વ્યવહારમાં પ્રતિગણ કરવું ના પડે એવું હોય એ ક્રમ કેવાય છે ક્રમ ઓહ નવી જાતનું કર્યું કોક ને પ્રતિમા કરવું અતિક્રમણ પ્રતિમા કર ના એટલે બધા જાણતા અજાણતા પણ થઈ જાય જે અતિક્રમણ થાય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 and uh, if i think that that we say that you don't have sense it's sad so he got hurt that time happiness comes you know there is no such person who is like me if he smiles on the face then you don't have to do that thing you know okay, okay that that thing you know principle is principle avirodhavas hero dev Avirodha, Vaas. Avirodha. Without. Any counteration. Siddhant. No. But why we forget this beauty of this source? Why we become ignorant? Why we get steeped in ignorance? You know, it looks to me that it is some kind of play, you know, that you are so pure.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 Is so of your truth, of the you know, Atma, and then you get involved in this. <coughs> you see, my child, my son is born, right? He has, of course, he, he has to do certain things. He's, he has no buddhi now, mm -hmm. right? He has no buddhi. But see, mm -hmm. slowly he will get all these things. Mm, that is because of the circumstances, whatever he is putting the circumstances, he grasps these all environmental things. But does he bring anything with him when he is yeah, born? Yes, yeah. yes. why this type of circumstances are created, created. why this type of circumstances in machine because of charge the type of mom it get attractive funde undu undu jadavati box no anubhav thai i get it is there <laughs> જાણું હોય તો જાણે છત્રુ જાણવાથી જ મોક્ષ થાય પણ છતરુ સમજવું જોઈએ એમને સમજ્યા વગર નું છતરું કામ નઈ શું કેળવા માંગે સમજવું જોઈએ onno to baithaar daalwani pritiya the jaan ho i don't have how do you deal with people who have big egos uh -huh. i yeah i always i have i i just cannot get along with them you know i mean sort of have anything wrong i just but they think that's the, that that's the end of it how ask them how, what is the best બહુ ઈગો વાળા હોય માણસ ખુબ જી હોય તમે છે બધા અમારી પાસે આવે નીકાલતા બહુ બરાબર આ ચાલો સીધો કઈ નાખશે કેવી રીતે તમને અમે ઉઠાડ્યા અને તમે પેલી આરામચાર પર બેઠા અને પછી નરતમભાઈ સાથે વાર્તાલાપ કર્યો નરતમભાઈ ને તમે એવા એમ કે મારતા હતા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 તો દાદા કે આપણે પાકલ્લા હા બસ ટાય તો બોલો પ્રવાિગા જીતના દોડાવોટ પ્રેક્ટિકલ ફરિટી અમે કેવા કાઢી ટાઈપ તમને હવા કઈ નાખતો આવડે નઈ ને બરાબર અમારી નહી દુસરા કાયર નીકળનાર બસ મેં આપતા અગરિંગ હૈઝનેસ મેં તો હમ ઈગો હૈ દાદા એમનું એમ કેવું છે કે ધંધા ની અંદર કોઈની અંદર ડીલિંગ કરવાનું હોય સંભા નિકાલ બોલે ઈગો કંક્ચર માતા પિતા બહુ સેવા કરતા માતા ફાદર મદરકી કરતા હેલા મોક્ષ છોટા થતા રાધે બંધેસ દે ફ્રાઇ સેટરડે બેઠ જાવર બહુ અચ્છા પડેગે તો પેરેન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ સી દે ટેક ઓલ મારીઝ એવરીથિંગ ઇઝ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 દે તારીખ ભી ખબર નહી કભી હોય બંબઈ બેઠા અમેરિકા બેઠા ભૂલ જતા આ શક્તિ નહીં બિલકુલ ખરાબ રિઝલ્ટ રિઝલ્ટ હા કોણસી આ શક્તિ રહેતી સમજરા પાસ રાગ દેશર રાગદેશ હોવે હા શક્તિ રહેતા શાસ્ત્ર મેગદેશ હોવે તો શાસ્ત્ર યાદ રહેતા ધંધા મેદ રે તો ધંધા રાગદેશ રાગ દેશ ના પ્રેઝન્ટ નો પા પ્રેઝન્ટર પ્રેઝેન્ટબે મેન ફી પ્રેઝન્ટ વર્તમાન કારણ ને શું કે છે અંગ્રેજીમાં ત્યાં ચિતવૃત્તિ ચિત્ત વૃત્તિ એ ગાતી થાય કે આત્મા માં આનંદ છે ને જો ચાખ્યો હોય તો જ એમ જ જાય ચાખ્યો ના હોય જેમાં આનંદ તાક્યોટક કર્યા દારૂ તો દારૂ કઈ છૂટી જાય કેવું મળ્યું ભટકે છે તલાશ ને સુખ મિલના આનંદ આત્મા પસંદ ભૌતિક એક રાત્રિ મજુ હા દાદા ભૂલે નહિ મખી જલેબી ખાધા પછી ચા પીએ મળી સ્વીટ એનું કારણ કે આગળ આત્માનંદ આઈ નોટ વોન્ટ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 और बस जाती है ने जाता, पर जाता नहीं, इसमें जाती है। नहीं। नहीं। पर हम हम जोता जहां फिल्म हो, जो फिल्म जो फास्ट मुव थे तमने जो पेलू चाहिए देखाई तब आप સર્કલ માં સર્કલ ખુબ ફરે છતાં એની પાછવ આયા તક ફાઇલ ફાઇલ ફાઇલ આયા ફાઇલ કિસને રખા તમને રિઝલ્ટ રિઝલ્ટ એટલે આપને સમજ જાણે કે જ્ઞાન આગોપાસ થાય નહીં જ્ઞાન વાય રહેતા ફાઈલો આવેરણ આવી જાય ફાઈલો ને આવવાથી આવરણ આવી જાય ના એવું આવડે તમે કહે ને તમારા વાત કરો બતા લાંબી પણ આવે ભારત માં વીસ ફૂટ ની આવે અમારે તમે કલાક કોઈ તકલીફ નહિ કોઈ સેકન્ડ બી એમનું આ બહુ ચાલતું નતું આ બધી સમજ ક્યાંથી આવી એમને બઉ સમજ નથી આપણે એ તો તમારી વ્યવહારિક નહી થાય તમારી વ્યવહારિક નહિ હોય વ્યવહાર માં સ્ત્રીઓ પુરુષ દસ વર્ષ આગળ હોય છોકરો વીસ વર્ષ નો થયો હોય અને વાઈફ અઢાર વર્ષ ની હોય તો એ અઠાવી વર્ષ હોય અઠાવી વર્ષ ની હોય એના છોકરા દાપણ ના હોય 10-10 મારી હવા કાઢી લીધી હા કહિંગ અબ